નક્કી કરશો ને એટલે દેખાશે એ તો તહેનાત થઈ પછી પછી એમ કરતા કથા એટલે મેરે ઊંડાઈ જશે આમ ગોઠવડી કરજો ને બે મિનિટ પાંચ મિનિટ કે દસ મિનિટ કે પાંચ કલાકમાં ઊંડા આવી જશે બરાબર ને અને અડધો કલાકે આવતો એટલે બધા પ્રવું સવારે જાત તો ઊંઘી જવાનું શું થાય આ ગોઠવણી કરી જાય ને એટલે આખી રાત પાણી પડ્યા કરો એટલે સવાર નો આ બહુ જી આવશે મારી વાત હે હવે આટલું બધું કર્યું છે ત્યારે આ બધી વાત પૂરી સમજી લે હવે રાત્રે આવ્યું ત્યારે સુ ગયા પછી મેં દઈ જશે હવે હું બસ આવી જાય બે દિવસ નું લાગતી હોય તો છૂટી ઘણી જાગાવ નહીં એક માસ તો મને એમ કઈ ગયા બે દિવસ ઘડી ઘડી જાગ્યો હું એવું ના આવી તો આ તો પદ્ધત છે બુદ્ધિ ડકો પડે આ જેવું કહું ને આ મેરી કરવા એ બધું બુદ્ધિ શું ડકો પડે કે બરોબર મૂર્તિ બરોબર બોલી બરોબર બોલે દેખવાના છે સમજું ને કે આપણે અમુક અમુક આપણે નક્કી કર્યું ને એક વાર અમુક બીજું દેખાય નહીં કહી દઉં છું એટલે આપણે બુદ્ધિને એમ કહી જવાનું કે આજની જરા હવે કાલે બપોરે જન્મ આવ્યું આજની રાતમાં ઠીક થઈ આવે છે સમજ્યું ને આ બુદ્ધિ શું ડબત છે તે એક માણસને લઈ મારે દહીં બનાવવા માટે થઈને કઈ જાય ખેડ બેઠો હતો ફેર નહીં કે મને એક સ્માર્ટ દૂધ છે એનું દહીં કર્યા મને કાળું એ જ્યારે ચિકન બનાવ્યું એટલે ભાઈએ સતત દૂધ સહન કરાવી અને આટલું દહીં રાખીને હલાવી અને પછી કે ત્યારે મૂકી જ આવે હવાનો સોલા દહી થઈ જશે ત્યારે પેલો શું કહેતો મારે એમને અંદર સતો હસ્તો હલાવું શું બુદ્ધિ થાય તો મારે જોવડું પડે પેલા તો ના તું દસ બજાર થઈ ગયો પણ તેઓ એક વાર ઉઠો નહીં તો જોવડું પડે ને કેમ તો ચાલતું તમે આગ્રિકલ્ચર દસો લઈને બેઠો થઈ ગયો અમારું બુદ્ધિને કહે ચાર મિનિટ આપણે ના કરી શકાય ને કાલે હવે બપોર જમવા આવશે આવશે તમે કરશો એટલી જ વાત એને એવું નથી ના કરે ઘણા કરું ઓછો ને આપણે તમે જે કાલ બપોર ના પછી કાલે મને આ વિગત કઈ જીધું કઈ હોય સુધારી જવા એવું નથી તમે બેસે કલાક રાખ્યો અડધો કલાક નું આવી ફરી પાણી આગળ પાણી ભરી આવો ને એટલે ઊંચું ફરી પાછા મારું ઘર અહીંયા પાણી ભરી દીધું એકલા ભાઈ ના ભાઈ તમે હા નહીં વર્ઈ શકે બાર વર્ગ શકે આ ફરિયાદ કરવા નઈ રેસ મારી કેટ થઈ જશે ત્યાં આવવાનું છે અને દાદા ને મળવાનું છે બધા મળવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે બીજા બધા કાલે જેટલા બધા આવે બધા ઘેરો મારી દીધો તમે તો હવારમાં મારે બપોરે ઘેરો મારી અને ઝુપુપ થઈ સુધારી આપું કાલે વિઝિટ કરે એ બોલતો તું એ ગુજરાતમાં દશા થઈ હતી ભૌતિક સુખમાં જેની ભૌતિક સુખોની ઈચ્છાઓ છે એ મુજરાતમાં દશા થઈ બહિર્મુક્તિ બહિરમુક્તિ ગુજરાતમાં દશા આજે તૂટી ગઈ છે આજે તમે અંતરાત્મા એટલે આત્મામાં સુખ છે એવું તમને ખ્યાલ થયો એટલે અંતરાત્મા દશા થઈ જીન ગવર્મેન્ટનું સ્થાપન થયું જેમ એન્ટ્રીન ગવર્મેન્ટ ક્યાંક જવાબી ફાયદો નિકાલ કરવાનો છે ત્યાં સુધી આ ઇન્જિન ઘર ને સાબર અને ફાઈરો પૂરી થઈ ગઈ અસ્તિત્વ જીવ માત્ર હું છું એવું ભાન છે પણ હું શું છું એ ભાન નથી ત્યાં જઈ ગયું હું કુદરત ઊંચી ધાર્થમાં છું એ ભાન થયું છે એટલે પૂર્ણ સ્વિંદ પણ મારી આજ્ઞા સમજી ગઈ આપડે તો આપનો ધર્મ એ આપડે ધર્મ અને આટલા બધા ના છે કલ્પના કરતા નઈ રેવાનું નવા ફરતા મારે આજ્ઞાપે અંતર નાશ કરનાર નિરાકાર જાણકારી માટે નિર્મળ સમાન પદ નું પોતાના pita jalani tarani do bashe cha pita jalani tarani do nanaate muti riji jagat tujha karti bhagwan nanaate muti riji jagat tujha karti bhagwan દાદા ગર્વદેવો ના સંઘો ગૃચાર્ય નું અજાણ કરવાના ઉદ્યોગ માં પરોવાયેલા છે પરંતુ બગીતો ના ઉદ્દાહ ની ધ્યાન નો ઉદ્યોગ નથી મારી તમારી આ સમસ્યા જીવન મૂર્તિ જો જગત માં જાગે છે તો હે ભગવાન આવા દેવો ને કાપીઓ અને ખલગ ની સેવાઓ પણ હશે ના આવ લાલ આપડે કપડે Thank you. લોકો આવેલા બહુ લોકો પણ શાંતિ થઇ જાય છે શાંતિ થઈ જાય છે ખાલી <Ontop> <idal sweet UK> <til> <thacceptable>. <sharp> એ તો ના હી જાય એ કામ એટલે ધને કપડા કે ગરમ ગરમ કરે ને ડારિયા ગધા જરી ભૂ ચાંતી રહે જાય એ પાછી સુખથી મળવા બદલે સુખથી પડવા માં એ આયા છે એટલે જે છે આપ્યા છો અનુ થઈ ગયો ચાલે ભાઈ પડ્યા છે ના કરેલા તમારા વગર મેળ ના પડે ગુજરાતી e, ગુજરાતી મોહન ભાઈ વાળીયા પટેલ અમે ત્યારે નક્કી કર્યું નક્કી લાગતું આજ તો પછી લાગે એને એમ કે જે નક્કી કરી છે એ નક્કી રાખવાનું બદલવાનું નહીં અને દાદા ભણે હજી એક વર્ષ બાકી છોકરો કેમ કહ્યું હવે જોડે થાય છે કુતરા જોડા કુતરા જોડે માસો ના જાય માસો ના થાય માણસ વિચારે બહેન બે no? One other answer, one different answer. What are you? What? What are you doing? What are you doing? What are you doing? What are you doing? What are you doing? એમ કે છે કે હમણાં મરી જાઉં એ વધારે સારું છે જીવ્યા કરતા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 ભણે છે એવું ના કહી શકું એ તમને એવું ના કહી શકું એટલે ફાધર ને માટે છે ફાધર ને માટે જ્ઞાન લીધેલું ગયા પુરાવા નાખે મારે પરણું નથી એમ કે છે કે મારે હજુ ભણવું છે અને મારે પરણવું નથી કારણ કે હું હજુ મારા ફાધર પર ગુસ્સે છું સાધન ની જોડે હજુ ઉત્સાહ નથી હોય તો મારે અત્યારે તો અમે એને નક્કી કર્યું હતું હમણાં મહિના પેલા જ કાગળમાં થયું ને ત્યારથી એ મહિનાથી જ થયું છે કાગળ આવ્યો હતો એને તો સાગર ને ખબર નથી પડતી કાગળ થાય કાગળ ખાઈ ના નથી થઈ ગયું છે ઝઘડો થયો નથી કાગળ લીધો થયું એટલે કાગળ ફાડી નાખવાથી ફીલી ઓછું કાગળ ફાડી નાખી સાચી સમજ નથી સાચી સમજ નથી મને મને કહ્યું કે હું તને ટિકિટ મોકલીશ હું બોલાવીશ ના મોટ મોકલી દઈ આવ્યા ત્યારે ટિકિટ મોકલી દાદાજી માટે પણ એમને એવું કહેલું કે હું ટિકિટ મોકલીશ ને બોલાવીશ પણ એમને પણ ના બોલાયા અને મારા દાદાજી બિગરી ગયા તો કે છે કે મને ત્યાર એને અમારા છેલ્લા કાઢ્યા તો એમાં કહે મારા મને બોલાવા માટેનું કશું લખ્યું નહી એટલે કે મને આપી મનમાં ગુસ્સો થઈ ગયો છે મન પ્રાપ્ત પૈસા નથી એ નથી દેવાતા પૈસા નથી એટલે બોલાવતા પૈસા સાથે વધારે પ્રેમ છે કાગળ એમને આ બધું કેશો નહીં તમે એ નથી ક્યાં એમ બધું What do I ask? Dr. Professor, do you do the reality? Dr. Professor, do you like this? Why is it so hard to accept three people and one to live? What is time? How do you overcome time? Is it going to marry someone? સમજાયતી સમજાય છે ગુજરાતી શું સમજાય છે સમજાય और पॉइंट नोट करें हैं No, no, no, I don't know. એમ કે છે કે આ અનુભવ થયો છે કે આ વસ્તુ અમારા માટે સારી છે આ વસ્તુ અમારા માટે ખરાબ છે અમને એ લોકો જે અનુભવ માંથી પસાર થયા છે એ કે મને પણ આવું થાય છે એટલે આ કશું છું લોકો તો મને મોટ માં જવાનું એટલે એનો અંદર મદદ માં એને મને મગજ એમ જતું રહે પાછું પોતાને આ જ્ઞાન મળેલું છે ને સરસ તો ખબર છે સમસદાર થયો છે પણ હું એવું નથી વાંચી મેં તમારી શોપિંગ વાંચી ને મને બહુ ભાવ થયો બહુ એ તમે જે વસ્તુ શકો છો હા એ વ્યવસ્થા કરવી જોઈએ તો કરવું પડે એટલે કે છે દાદા એને તો કે છે કે મેં નક્કી કરેલું છે એવું તો કે ત્યાં ઇન્ડિયન આપણા ગુજરાતી નાદબો જ કરવાની છે પણ પ્રશ્ન એ છે અમેરિકન જોડે કરો છો અમુક જોડે વાતચીત કરી આ કરી અમને શંકા ની નથી જોયા કરે એનું એમને રિએક્શન આવે છે મને વિચાર આવતા ખોટી કરે એવું છું કે તમારી મારા એટલે મારે સ્વતંત્ર રહું છે સ્વતંત્ર રહું છું લગ્ન માટે જીવવાનું છે વધારે પણ કર્યું જે સંસાર કરે એ જાણવા જાણે સંસાર ને પણ તમારે ના કરવી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 લો એટલે ગર્વ દુઃખ નો અભાવ કારણ કે આપના આત્મા આનંદ નો જ આપણો આપણું અસ્તિત્વ છે આનંદ નો દંડ હોય તો આનંદ નો એનો હું તબક્કી એટેચમેન્ટ એટલે એના ઘરની અંદર દેવતા ના હોય આનંદો જ છે એટલે એટલે મૂળ ગરબ થઈ જાય એટલે આનંદ છે હું થયો છું આ ઘરબંધ છે ઘરનું ઘણું દુઃખ છે ઘરમાં આપણે માન્યતા માની છીએ કે હું છું એ દેખાણ તો હું મોક્ષે અને આશિષ ને મારી આજ્ઞા સનાતન છે મળે પછી આત્મા આગળથી અગર કાયમ સનાતન એટલે અમરે અમર હોય તો અમે સનાતન શું કહે આત્મા ક્યાં હોય તો આત્મા એની ગતિ લોકો ત્યાંડા આનંદકાર નિયમ જ નહી શકે આ એ માટે જાણ જ જોવાનું એના આનંદમાં બીજા પ્રશ્ન છે બધી લોક વર્ગ વર્ગ કેટલા લોકો છે સ્વર્ગલોકમાં ડેલો રહે જાય છે લોકો દુઃખ ગયા પોતામાં કઈ ફાયદો ના હોય બધા લોકો જબરજસ્ત ચોરીઓ કરે બપમાસ કરો મોટાનો બાયો હોય તો ઘડીઓ ખરીદી કરો એ બધા વર્ગમાં કર્યા કરો સ્વર્ગ વર્ગવર્ગમાં ઇન્દ્ર અને ત્યાં નર્કમાં ભય નિગત યોજના ત્રણ વાર્ષું અને પૂજાશ્રી હાલના મધ્યમાં બેઠ છે મનુષ્ય અને બીજા સીએમ પ્લેટ છે સીએમ પ્લેટ એટલે મનુષ્ય જે બીજા એક દેખાય છે જે દેખાય છે ના દેખાવતા હોય માં થોડું અને મહેનત થાય શાળામાં મહેનત થાકોન એટલો બધો ત્રાસ મનુષ્યમય કેટલો છે લોકો સમાજ ની બંધ સરકારી બંધ પોલીસ વાળા કેટલીક પચાસ કરવો કરે છે આ મનુષ્ય લોક ને ગણેલો છે કારણ કે લોક કહી શકાય છે દેવગતિવ થઈ શકાતું નથી હવે આ લોક કેવી રીતે ઉત્પન્ન થાય છે મનુષ્ય લોકો બંધાય ડેરી જોગવા માટે પછી ચાર નરગતિ ને જવું પડે બહુ ડેવું પડે થોડું ડેરી જાનવર ને જવું પડે અને થોડું ડેરીટો થયું તો ગઈ જ હોય તો મનુષ્ય અને ડેરીટ બહુ હોય આ ચાર પ્રકારનું ધ્યાન છે અને આ ધ્યાન માંથી મોત જોવું હોય તો આગળ નથી આગળ નું ડિપોર્મ એવું પરમાન આપડા ડિપેન્ડન્ટ છે જ મદદ છે ડિપેન્ડન્ટ એટલે બે લોકો છે એ નગર કેક છે નગર કેક એટલે કઈ કઈ મહેનત કરી શકવાની સારી લોકો પુરાવા આપવાનું આની વિશે આવી આ મનુષ્ય બી સાબુ જ છે સાબિત અને જાળવો બી તખ બદલી છે ઘઉં મજૂરી કરે પણ ખાવાનું બધું તો વાત નહીં ખુબ મહાન મહાન લોકો છે કદી માં કોઈ યોજના કાળ જ નથી કોઈ આ જીવન સત્ય મજૂરી આ જીવન સત્ય મજૂરી આખું જીવન હોય તો બન્યા આવે છે બાકી હોય ને ઘણા જ ભોરી ફાયદ નાખી કઈ પ્રમાણે કેમ છે એટલે આપણું નાખે ભોખ્યા હતા છું તો અરે આ ગુજરાત આપડા બહુ કેટી હોય અને કરે આપણે વાત કરીને પણ કર્યુંબ લાગી હોય છે ક્યાં ભોજ માર્ગ આવ્યા નથી કરે તમે છોટો મોટો મોડી વાત થાય સારી થાય તમે ચર્ચા નથી ધ્યાન ગયું નક્કી થાય સારું મોટનો માલ ન કર્યું એટલે દરવાજો બંધ થઈ ગયો છે આ તારા પીલેટ છે એનું સારું કરી દેજો અને મોત થઈ જાય અહીં જ મોત થઈ જાય બધા જન સુધી ચિંતા આપીશું શ્ન આપણા અગર છે અગર એટલે સનાસન સનાસન એટલું થયું એનું નુકસાન જે ના થાય એનું રહે થાય સમજાય ને નુકસાન થાય તો કેટલા હોવા જેટલા આપવા છે